તારે વીસ છ ચોર્યાસી ગઢડા મધ્ય પ્રકરણ નું સાતમું વચના મૃતમ શરૂ મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ ઓટા ઉપર ચાકલો નંખાવી ને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા પોતાના મુ કરી વાત કરીએ છીએ ભગવાન ના ભક્ત હોય તેને એક પતિવ્રતા ધર્મ રાખવો અને બીજું સુરવીર પણ રાખવું જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા પુરુષ ના રૂડા ગુણ દેખી બોલે જ નહીં અને જો રાત ની સ્ત્રી પતિવ્રતા હોય અને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખી તે પતિવ્રતા મન ચડે જ નહીં रिते भगवान, भगवान जवाबी पड़ा छाया मगवान भक्त ने दबाव नहीं अने थे तो समृष्टि जो है शास्त्र नो मत नहीं ભગવાન ના ભક્ત નો પક્ષ રાખ્યો છે પણ વિમુખ નો પક્ષ કોઈ રાખ્યો નથી રાખતો હશે બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે માટે જે ભગવાન નો ભક્ત હોય તેને જરૂર ભગવદી નો પક્ષ રાખ્યો જોઈએ અને સત્સંગી કુસંગી નથી લખ્યા એ નાના પોઈન્ટ માં એ ચૂકે ને સત્સંગી કુસંગી કયા હોય તો તો આ વિમુખો ને મજા આવી જાય વિમુખ ઘેરા જ હોય વિમુખ દૂર ન હોય શું અંદર જ હોય અંદર જ હોય તો આમાં સત્સંગી કુસંગી શબ્દ વિમુખ દેખાય વિમુખ એટલે વિમુખ વેરા બીજા બાર નથી બાર ના વિમુખ વ્યવહાર નથી બાર વિમુખ નો કહેવાય એ સત્સંગી કહેવાય કુસંગી કહેવાય ઉત્સંગી કહેવાય વિમુખ નો બીજા બહાર નથી બહાર ના વિમુખ નથી બાર વિમુખ નો કહેવાય સત્સંગી કહેવાય ઉત્સંગી હંમેશા વિમુખ છે એ અંદર જ છે બાર નથી સમજાઈએ સમજાણો સન્મુખી હોય ને એવો ને એવો જ હોય પણ હોય વિમુખ બદલે એટલે કોઠારી એટલે મોટા કહેવાય ને પૂજારી એટલે મોટા કહેવાય ને હા વોલ વિમુખ હવે એને કોણ ઓલ ખાય તો દર્દના વાંચો હું નેચર લીટી પેલા જ કાન દીધો મેં બરાબર મેં મારા જે બરાબર શબ્દ વાપર્યો સત્સંગી કોણ ઓળખે કો આ લુબડા ને કોઈ વિમુખ સત્સંગી નથી હવે છેતરાણો છે વિમુખ આ લુબડા માં જ હોય એને ખબર જ ક્યાં એમાં જ હોય હવે હવે હરિભક્ત છેતરા એના રે બદલા નો માલ લઈ જાય મજાનો બહુ સારા દીખાય નહીં સમજાવો એમ હું કહું આ લગભગ વિમુખ ને ઓળખતા હોય કોઈ દે સન્મુખ ને હરિભગત નો ઓળખે શું કહ્યું હરિભગત સન્મુખ ને સન્મુખ ને કોઈ દે ઓળખે નહીં દાદ એ વિમુખ ને જ ઓળખે કારણ કે મીઠું મીઠું બોલે વાતો કરે તો કારણ બહુ ભારે કોઈ ની આજે લેવા દેવા ના કઈ એને હાંધો ન હોય એનો એનું પડાવું ત્યાં હોય પડાવી લીધા પછી એનો કઈ નહીં પરબતભાઈ એ ઊંડા ઉતરો તો આ દેખાય એ નજ નો અને આ વચના બધું વાંચીને ઈવડા ચર્ચતા હશે વિમુખ કેવો એની વ્યાખ્યા નથી કરતો નથી કોરિભ કેમ કેવાય એ ભગવાન ને નહીં માનતો હોય આ તો આમાં રહીને ભગવાન ને માનતો નથી આમાં રહીને અત્યારે એ બીજું છે જ નહીં તમારા લુગડા માં હોય તમારા લુગડા માં હોય હરિભગત નો હોય અને વિમુખ નો હોય પાછું એ ઈશ્વર નો ડર રાખતો હોય આવડા બિલકુલ ડર ન હોય અને આ લુગડા કયા હોય એટલે તમે સાધુ માનો ને ઓળખો કેવી કઈ રીતે ઓળખો એમ પાછલો વર્ગ તો બિચારા ખબર જ નથી એ જાણે કા લડું પહેર્યું એટલે બસ ઊંચામાં ઊંચા થઈ ગયા મોરારજીભાઈ અને તમારા જે નો જાણતા હોત આ ના તમે કોક ને જાય કે આવડે આ છે તો તમને મારે કારણ કે આવડા બોલે એ હતું ને અમે એના દિલ તમે બોલો એ હાતું નહીં હો તમે એવા હારી વગત નો વર્તમાન ફાવતા હો તો તમારી ઉપર કોઈ વિશ્વાસ ન કરે અને આપડા હાલ કવિ ઉત્તી કરવા જેવા હોય પોરબંદર વાળા પૂજા કરવા ગયા મેં જોઈતા જોઈતા કે તમે બહાર થી આવો છો અને આતું કરવા છો અને મારા ભગવાન ની આજુના વિરુદ્ધ જીવન જેવું અને ભગવાન વેશ માથે કરવા સાધુ ને પણ એ શાસ્ત્ર નો મત નથી નારદ શનકાદિક ધ્રુવ પ્રહલાદાદી ભગવાન નો અને ભગવાન ના ભક્ત નો પક્ષ રાખ્યો છે પણ વિમુખ પક્ષ કોઈ રાખ્યો નથી અને જે વિમુખ નો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે માટે જે ભગવાન ભક્ત હોય તેને જરૂર ભગવતી પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખ નો પક્ષ ત્યાગ્યો જોઈએ આ અમારી વાર્તા સર્વે અતિ દ્રઢ કરીને રાખજો નથી ત્યાગ વિચાર કરી લેજો અત્યારે દેખાણ હોય સત્સંગ શું કેવાય એને કોણ આ તો કંઠું બાંધી ને કપાળ માં ચાંદલો કહ્યું મંદિર આવ્યા થોડોક ધર્મ તો દેતો એટલે સત્સંગ થઈ ગયા આનું ક્યાં ભૂગો શિશુવાળ તિલક ચાંદલો ન કરતો નું કરતો કોણ જગત ઓળખે કરતા માધવ અવસ્તર્યા કરતાં અને એ સ્વાર્થ હાટું નહોતા કરતા એ હાચા ભાવ કરતા હતા રાજી કરવા અને વિમુખ જો અસુરત એટલી આજે ઓળખાણી કોને છે મગજ ક્યાં ઓળખવાનો આ તો અમારું આ લૂબડું બેઠો એટલે આ દંડ વધ્યો તમારે વાર ન લાગે બોલો ઘરની બોલી નો બોલો થયો બોલો જોયા જો રાખે રાતે રાગે રાજી રાખવા માટે પુરાપણું દેખાડે એ પછી વાત પણ કરી નો અર્થ શું કરી વિદ્વાનો બેઠા જવાય બે ગમે ત્યાં વિસ્ખુરામ સ્વામી બેની ઉપર કહ્યું હોય પછી એના પેટા વિભાગ માં બધું આવે તો એ કે ઘર ની ગોલી નો ગોલો છે ને સામાન્ય ગ્રહસ્થ ની ઉપર ગ્રહસ્થ ઉપર બીજી સાધુ ઉપર એને આ શરીર ગોલી છે અને એનો ગોલો છે અને ત્રીજું તરીકે રેતા હોય અને આમ ભગવાન માં જોયે એ હોય નઈ એની આગળ હાથ જોડી ને એમનો હજુ હોય હવે તમે જે અર્થ કર્યા એમાં આંટી વાળું શું કે કોઈ લો શકે સીધું હોય તો તો ખેડવું એને પેલું તો કરી દેતા નિષ્ફળ લાડું પાડવાની જરૂર કઈ મરમ ની વાત મરમ ની વાત મરમ જ છે પણ આ કુલ કોઈ ને કઈ વિચાર આવી મારો નથી રવો પણ આપણે સાધુ થયા કઈ ને એમ ન હાલે રસ્તા વિચાર તો કરવો પડે ને આખો સંપ્રદાય નજરે રાખવો છે એ શબ્દ બધા મૂળ સાધુ છે ભગવાનને નજરમાં રાખીને બોલ્યા એ કઈ વ્યવહારને નજર નજરમાં રાખીને નથી બોલ્યા વ્યવહારને નજરમાં રાખીને બોલ્યા હોય તો તમારા અર્થો બરાબર નિષ્કુળ આનંદ સ્વામી સેવાના વ્યવહાર નજર માં હશે હોય એટલે શું પણ આપડે ઘટાડવું જોઈએ આપડે જ્યાં ભૂલી ન જાય જ્યાં પાવું જોઈએ ને ઘર ની ગોલી નો ગોલો થયો એટલે મુખ્ય જ્યાં વળગવાનું હતું એને પડતા ગયેલા અને જ્યાં નતું વળગવાનું ત્યાં વેગ એવું શું એટલે ભગવાન ને ભગવાન એના સિદ્ધાંતો એક બાજુ રહી ગયા અને એને આધારે એનો લાભ ઉઠાવીને જીવનારા ગોલા એની પણ હાથ જોડીને જોઈ ગયો મંદિરો એટલે શું કોઈ જવાબ નહીં દે તમારે દેવો તો દેવ મંદિરે શું કામ જવું ભગવાન માં સ્થિરતા માટે પણ કેવી રીતે સ્થિરતા થાય ત્યાં જયારે આગળ પાછળ વિચારો હાથ માં મંદિર માં જાતા ની ગોલા પાયા પાછા આવે કાંઈ ખબર નથી ને કહું આ તો થોડા હાથ ધો એટલે આ પ્રકારના આ નથી કહેતા એનો આખો વર્ષે પરિણામ આવી ગયું એ મહારાજ છતાંના પાંચ પતિ જે સાધુઓ છે એ ગયા પછી ક્યાં ક્યાંક વાય ને એક આપણે અહીંયા સ્વામી નાનંદાજી સુધી સાધુ બરાબર કહેવાય આ તો બધા પછી તો ગોલા તરીકે ઉપયોગમાં આવી ગયા બધા અને આ લોકો આ ભગવું દેખે એટલે પગ માં પીડા ના જોડે આગળ એટલે એનું કલ્યાણ થઈ ગયું એમ ને સાધુ નું ઓળખ કોઈ મંદિરે શા માટે યાદ હશે તીર્થે જવું દેવો જવો એ બધા પ્રભુ પામુ છે ને અને ગુરુ ગોતવા જાય છે મંદિરે જતા હશે તો ગુરુ ને ગોતવા જતા હશે ને ગોતવા જયારે ખોવાઈ ગયા હોય તો ગોતા ખોવાઈ જાય એમ કોણ માને તો લાગડ બેઠા આમાં ખોવાઈ ગયેલો છે ક્યાં ખોવાઈ ગયેલો કોઈ માને લાગટ બેઠામે હવે ગોતવો કેવી રીતે તો એ લખેલું ખોટું પડ્યું ને સભા મંડપ શા માટે કથા એને જૂનું ગોખાઈ ગયું છે ને કોઈ દીખાય બધા ને એના એ શબ્દ આવશે ભગવાન ને વળગવા માટે સભા મંડપ માં ભગવાન ને વળગવા બેતા હોય છે ને બનાય અને જયારે બનાવ્યું હશે ત્યારે શું કેર્યા હશે સેવા કરજો સભાવન વધે અહીંયા ધૂમ થશે આમ થશે બંદર મહિમા ગાતા હોય ને તમારા પૈસા લઈ લીધા બસ ગાઓ તમારે ઘરે પાટિયા જોયા ગયા બધો જોઈયા ગયા જાઓ સંતો માથે ઉભા રહી જોઈએ મજા કલ્યાણ થઈ બધાય વિમુખ ને સન્મુખ શબ્દ આવે ત્યાં તો હરિભગત નો હોય શું સમજાય પણ અમે બહુ કાળ થી તમારે કાને નાખી જ દીધું શબ્દ છે કે હા વિવું તો ન જોય હવે આ તો વિમુખ દરવાજા મારા રહી ને ઈ વિમુખ અને આમાં ઘડી ગયા એ સન્મુખ લગભગ તમે જો આવા એ થી બીજો કોઈ ન જડે તમને આવડા ન કરવાના કર્તવ્ય કરતા હોય તો એ સન્મુક્ત એ આ સાધુઓને કે હું જોઈ શબ્દો વાપરશો નહીં બાદલા માણસો જાય અરે બહાર સ્વામિનારાયણ નો હોય પણ નીતિ ધર્મ રાય ધર્મ થી દરીમ ચાલતો હોય એટલે નથી મુક્ત નડો ભડકા જોવો ચાંદલો કરતો હોય અને સત્સંગી ના તો આપણો બરાબર ને આ તો બચાવ માં આવ્યું માનવું હોય માને ભગવાન આ તમે ચાંદી ના કરાવો કોના ના કરાવો ઘર ની ગોલી નો ગોલો થયો કેને શણગાર કર્યો તમે દિવાલો આત્મા નો શણગાર શો આત્મા નો શણગાર શો ના કાય નણ આત્મા ને જોઈએ છે કે દિવાલ ને જોઈએ કાના મારે કલ્યાણ ને નથી તમારી આ તો લીધો ને કાને મેચાવી દીધા આવે આત્મા ભાવ એને છોડવાના દીવાલોને જોડવાના જ એમ સમજાય ને ભગવાન રાજી થાય ભગવાન પણ રાજી અસં એમ કે મોટા ધનાધ્ય એને યજ્ઞ કરવા નાના પ્રકારના દાન દેવા યજ્ઞ તમને ખબર છે અને આવું લાભ લઈએ આપડે કઈ ના નથી બપોરે ખૂટા ફૂટા ગુજાવ વેદસ્તુ ઉપાત વાંચતો હતો આપણે નાખે શરૂઆત અને હું સમજતો તો એ છપાનું એ મને ખબર છે એ પુસ્તક આવ્યા એ મને ખબર છે એના ઉત્સાહ મને ખબર છે પણ તેથી એ મને અંકુર હતો મેં તો આનો ઉત્સાહ રહેશે નહીં ખબર પડી વિષામ જેના ગુરુ બધા ત્યાં હતા હું તે બી નું જાણું છું વિશામધાન જે બદ્રી નામ હતું આ બધું યાદ જવો અનુભવી ની વાત છે પાપ છુટાય નથી મહિમા વાળા ના ના આ તો ઠગવવા બેઠા જ છે એટલે એને આપણે કઈ કહેવાનું નહીં જાય એને એ હું જોઈએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમજ અઢારસો ઇસોતેર ના શ્રાવણ સુધી અષ્ટમી ના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા પરમહંસ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈ કીર્તન ગાવતા હતા પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન રાખો હવે ભગવત વાર્તા કરીએ બેઠા પછી ગંગાજી ને બીજું પાણી એ બે સરખા જણાય છે અને શાળગ્રામ ને બીજા પાના તે સરખા જણાય છે તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે ठाकुर असाधु सरखा जन आ विधि निषेध ना विभाग मोटा पुरुष कहवायास्त्र कहवे एम दुष्टमती वा जीव है માટે સર્વે સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ નાના નાના પરમાશ હોય તે કરો મોટા નહી આવ્યું કરજો કઈ બોલો પછી નાના નાના પરમાશ હતા તે બોલ્યા सत्य अने एम ना तो माथे कहवाई। निषेध श्रीजी महाराज सारी दीश उपर समझे थे। एम ने श्रीजी एनो उत्तर करवाडो मोटा पुरुषे शास्त्र में प्रतिपादन जे। मोटा शाहकार हो आज्ञाए करे तर हम तो कई विधि निषेध में विशेष जनातु नहीं अंत मोटा पुरुषा पा कल्याण थे જેમ ઊંડી માંથી રૂપિયા ની આ બધું છે ને એને અમારા આવડા ના માનસ એવા રોધ થઈ ગયા ને આપડે ઠાકોરજી કહેવાય ને પાછું ક્યાં ઘટે નહી કઈ નઈ એ લાગત ચોપડે રાખે એમને પાછું દવા ચોપડી પણ દુખતું હોય ત્યાં કે ન દુખતું હોય ત્યાં આરામ ક્યાં કરે દુખતા હોય કે હાજાવું પડે ત્યાં લાગત હાજર રાખે પાછા તેનો જે વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવું અને તેને તે શાહુકાર ના પ્રતાપ ખબર જ નથી તેમ નાર સણકાલિક વ્યાસ વાલ્મિક જે મોટા પુરુષ તેના વચન જેને વિશ્વાસ નથી આવડા કરવું કઈ છે કે નથી લેતા આપડે કેટલા સાધુ છે એનો મેળ તો મેળવવો પડે પણ હવે કેટલું અઘરું છે આ કોક નો પગ બાંધ્યો હોય કોઈ નું કય હોય ને પાટા બાંધવા ખજૂર નો પાટો બાંધ્યો કાલ બીજો બાંધ્યો કાલ ત્રીજો બાંધ્યો એમાં દેખાય કે વિરુદ્ધ બાંધી અને પાછો ઉળખ કર્યા અને ત્યાર પછી બીજો બાંધાય ત્યારે એને હરખું કામ આપે ઉમેરવું આમાં કોઈ રીતે કોઈ પાટો હવે તમારે કામ જ ન આવે જોઈન થઈ ગયા સમીર તો હવે આને ઉમેર માં સહન દુઃખ થાયર માં બહુ દઈ ગયો કલ્યાણ નો માર્ગ આમ ગોખી આવી જતો હશે પોતાની મેળે આપડે ગુછું એમાં જ આ તેમ કલ્યાણ આવી જાય એમ નેટા નામ લેખ્યા ત્યારે આ સંપ્રદાય જેને થયો એ ગોપાલ સ્વામી ગુણાત્નાનંદ સ્વામી મુક્તાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી એના અભિપ્રાયો એ આજકાલે મેં લુગડા બતાવ્યા બદલાવ્યા એમાં જાણી ગયા એમ ને એ અભિપ્રાય અમે બધો જાણી ગયા અને કોઈ એમ કહે કોઈ નથી અથવા ઉગળ પાટો બાંધે તો ઉગળે તો હારું ને ઉગળી નહીં લાંબો ટાઈમ થઈ ગયા ખૂબ રૂઢ થઈ ગયો ખૂબ રૂઢ અને ગ્રસ્ત ને આમ બસ રૂઢ થઈ ગયું સ્વામી નારાયણ દંડ કરી લીધા રસો જઈ દીધી બે સેવાનું કઈક આપી દીધું એટલે કલ્યાણ થઈ ગયું આ મોખી કલ્યાણ એ છોકરાનું નામ પાડવું છે પાડી દઈએ દરેક કાદુ બારો કોઈ નીકળ્યો ને નથી એ કેવી રીતે બીજા ને ચોખા કરે ને પણ આ બધાને ગોખાય છે ખાસ છે આ બધા મહિમા થી વચ્ચે કરે છે ને સામે ખાઈ છે બધી સીધી રસાઈ દીધી આખી બધું એમાં કલ્યાણ આવી ગયું બધું હવે મારે કેવું રહી ગયું મારે તો બીજા રસ્તે નીકળી ગયો જો એટલા તમે બેઠા છો અમુક ભાગ મને શાંતિ છે અમુક ભાગ નથી મંદિરોમાં સંતો રહે છે હરિભગત પડખેલી વયા જાય જેનાણી કરવા કરે ન કરે ન કરે કોઈ હરિભગત પગે લાગે તોય દેનાણી કહેવાય કેવાય ન કહેવાય દંડવત કરે તોય વયા જાય ખરું તમારે હજી ઢબા આવી નથી એટલે હારું પણ જેમ જૂના થા એટલે ઢબા આવી જશે કારણ કે મહિલા ચોલ પહાડ માં ચંદન ના દાળ એને હર મિટાઈ રે એટલે ઠંડા તો લાગે પણ મોઢું રાખે પવન એટલે એનું ઝેર ન ઉતરે એમ લગભગ બધાને એવું અશ્યક નહી હોય પણ બોલી આપણી નાચ બોલી આપણી નાચ બોલી આપણી નાચ એટલે મોઢું એ તરફ રહી જાય આનું ઝેર ઉતરે ખેતી જો ચંદન તરફ મોઢું રાખે અને માવના ચંદન ને સુગંધ લીએ તો અત્યારે ઓછું પણ પવન તરફ મોઢું હોય આમ કે શાંતિ રહે એમ તમે બધા વખાણો બિલકુલ ન બહુ સારા એટલે શાંતિ થઈ ગઈ પણ જયારે સાધના નહીં કરે ત્યાં લગી કેવી રીતે માલીબા નું ઝેર જશે હા યાર એટલું આ મજબૂત માં રાખ્યા તો સારું પણ હજી માલીબા કેટલા ગોખતા હોય નાચ નાચ નાટલું ત્યાં લગી આનું ઝેર ઓછું થાય ગયું કેટલાક ને હોય પણ સમજી જ રાખજો આપણે ઘર છૂટ્યા પ્રભુ ને વરવા માટે આ ઢબે જો તમે ટેવાયા એટલે તમે ખોવાઈ ગયા મને લેજો તમે જૂના હરી એટલે બહુ ન મનાયો મારું મનાયું કારણ કે ટેવ પણ પડી રહી છે અને જન્જી મહારાજ છતા જે મહારાજ ભેવાર એ સંતો અમુક જ પાન છે નહો તો ભોલીએ મહિ માંથી વિસ્કુ અનુઝામીને જયારે દીધું એવો હવે મહારાજ બે હાર્યા હતા તો બરાબર ને અદભુત અનુસામીને દીધું હતું હમણાં એક નાની જનબા ભગતું દંડ વધુ કરવા ને આમાં કોઈ સાધુ ને ઓળખ કોઈ ઓળખ અરે બદલા નો માલ લઈ જાય હાથો માલ કોઈ લેતો નથી લેવા કારણ કે ખાવાનું જરાક મળી જાય આવકાર મળી જાય આ સાધુ હરા સાધુ નું માપકેમાં ખાવાનું મળ્યું આવકાર મળ્યો એટલે એ સાધુ હરા સાધુના લક્ષણો શા છે એ આમાં કોણ જોવા બેઠો હારા હારા હારી ભગત બિલકુલ ન જાણે મારે તો આવડા ને એમ કેવું તો કે અંગ તમારું મજબૂત રાખજો અહીંયા કો અજાણ્યો આવે તો જે સ્વમને એમ કહેતા શીખજો અને તે શાહુકાર ના પ્રતાપ ની એને તે શાહુકાર ના પ્રતાપ ની ખબર જ નથી તેમ નાર સમકાલીક વ્યાસ વાલ્મીક ઇત્યાદિક જે મોટા પુરુષ તેના સમય મત બાર નાસ્તિક ઓછા જ હોય અંદર હોય ને મહાપાપ થોડો નહીં હોય પરણેલી સ્ત્રી ને ના? પરણેલી સ્ત્રી તેમાં શો ફેર છે સર્વે સ્ત્રી સરખી છે અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં સો ફેર છે સર્વે નો સરખો આકાર છે અને રામકૃષ્ણ ની જે ભગવાન ની મૂર્તિઓ એ પણ કરીએ માણસું માણસ નીષેધ નો માર્ગ છે તે ખોટો છે આમાં બેઠા હોય તમારે અનુભવ નથી અમને અનુભવ છે એનો કોઈ પ્રકારે સંગ રાખવો અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે મનુષ્ય માત્ર નું ચિત્ત કેવું છે તો જેમ મધ હોય અથવા ગોળ સાકર ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે મનુષ્ય જો હાથ અડાડે તો તે માણસની આંગળીએ પણ ચોટી જાય તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે જે પદાર્થ સાંભળે તે તે પદાર્થમાં ચોટી જાય છે જે જે વાત સાંભળો બેઠો છે મોક્ષ માર્ગે જનારા એ આ ખુબ જાણવા જેવું જ્યાં જ્યાં ચોંટવા જેવું નથી તે અને તે તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતવન કરે ખરા એવો એનો વળગવાનો સ્વભાવ છે જેમ મોટું કાચ નું દર્પણ હોય મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય તેમ ચિતને વિશે અતિ નિર્મળપણું છે તે જે પદાર્થ સાંભળે તે દેખાય આવે છે એમાં સારા નરસા નો કઈ મેળ નથી માટે જે મુક્ષુ હોય તેને એમ ન વિચારવું છે મારે વહી રાજ્ય નથી માટેબળા ક્યાં કરે ક્યારે ક્યારે કંટાળે તમારા આવા ઘાટ થાય અને જેમ એને ટાળવાનો પ્રયત્ન કરો એમ બમણા હંભરે શું અનુભવ કરી દેજો ક્યાં નથી અંબા સ્વભાવ એક બ્રાહ્મણ હશે હોશિયાર અને આવી રીતે જ હોશિયારી હોય ફરતો ફરતો એક ડામ ગયો આ ગામમાં મોટું ઘર કોણ સુખી એમ ત્યાં જાવ ગયો ફલાણા પટેલ ઘર મૂકી અને જે ઠીક પર કઈ બોલ્યો હશે ત્યાં ઘર માં બટલાણી હશે બારે મારા આવીશ કેમ કરવા દઈ મારા શું બોલે છે તમને નો કહેવાય ભાઈ ને હારે વાત કરવાની છે અને તમારા લાભ ની છે ભાઈ જલ્દી આવે તો ભાઈ તો દોડી જ નઈ બોલાય હોય ખરો આવ્યો હોય પટેલ ને પટેલ તમને કોઈ કઈ યાદી આપી છે શારું ફળી છે ને એમાં હાથ દેગા ભરેલા ઓના ખૂબ રાહ ઉભેરો આ ફળી માં છે કોઈ કહ્યું નથી ઓનુ નામ સાંભળ્યું નેટલીઓ તો ફળી જૈન માં લીધા તમારા પ્રાર્થ ના છો ખોદવા જાય તો નીકળે હમ ખોદશું પડે છે પણ વાત એવી છે તમે દીકરા ગેડલા તો ચાર સોનામ હંસરા ફલાણો નેકડો તો મોટો ખોદે તો એને હાથે જવા છે લગેલું નીકળે લેલો એટલે માયા ને ઊંટ ની આરે વેર છે તું ખોજ કરો પણ ઊંટ ને નો હં તું તારા પાટા ને હંભાળજે બીજા નહી કોદાળી લેજો મેં કહ્યું નહી ઊંટ આમ મારતો પાછું ઓઈલા ને ઊંટ તો બરાબર ગોખાય ગયા ઓલાપે આમાં ખબરદાર હો ઊંટ ના ઈ એ પાછો એમ કે મારે પણ ઊંટ આંભરે ઘર મેં એક પાંચ ટકા માર્યા હતા ઊંટ નથી મારતો ને એ તો સાંભળે ઓયલો બ્રાહ્મણ કેમ કરું ઊંટ ની હારે છોકરા ને બોલાવો બીજા ને બોલા આને આજે જણાવ છે પણ આમ થોડીક મહેનત કરવી એને ખોટાવી દીધી બધું કરી દીધું હું ઠંભતો નથી બોખાયું ચારે જણા હાથ વધી માથાકૂટ કરી હવે નઈ બ્રાહ્મણે કળા કરીને બોલાવી જોઈ જુલી જશે આપડે એ ઉઠ્યો છો ભૂલવાનું ફૂલતું ગોખવાનું થઈ જાય ભૂલવાનું છે એ ગોખણી માં આવી જાય હવે કેમ ભૂલે ભાઈ માગ કરવી આ લોક ને ત્યાગ કરવો જેને એમ ના વિચાર મુજબ મારે વૈરાગ્ય નથી તે માટે ત્રિયા પદાર્થ મારા ચિત્ત માં ભૂરે છે જો આ ભગવાન આપણને વૈરાગ અવૈરાગ્ય નું કોઈ કારણ નથી ચિત્ત નો સ્વભાવ જ એવો છે એ એ સ્વભાવે અને જયારે જે પદાર્થ નું ચિંતમ કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણ માં દેખાય આવે તેમ દેખાય આવે જુદો જાણીને ભગવાન નું ભજન કરવું અને સદા આનંદ માં રહેવું વચના મૃતન એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણ નું છઠ્ઠું મૃતન રહી ગયો ને હું પૂછું થઈ ગયું લગભગ તો વાત ઘણી થઈ ગયા જગત આખું ની સેવા કરે છે બોલી શા માટે લાવ્યા છે કામ કરવા એ કામ કરાવવાનું ભૂલાય કલ્યાણ નથી એટલે બાંધી મોક્ષ થઈ જાય ને મોક્ષ કેમ ભાઈ મોક્ષ દર્શન કરે એમાંથી પછી એનું ચિંતન કરે એના માટે શું વધે ગોખાયું છે ને એટલા બ્રાહ્મણ ને બેઠે જાય કરે તો કલ્યાણ થાય કર્તવ્ય બંધાવો એટલે મહેનત ની તો શબ્દ આપડે બોલી પણ કઈ મહેનત એને ચણવાની મહેનત વર્તમાન પાયા વિના કલ્યાણ થતું હશે સ્વામિનારાયણ આટલા માટે મંદિરો કર્યા છે અને કલ્યાણ બધા ના થઈ જતા છે ઘરની ગોલી નો ગોલો થયો મંદિર આપણે ગોલા થાય એટલે એને શણગારવાના એને રંગવાનું એને આમ કરવાનું પણ તારે કરવાનું ઈ નથી કરતો એ તો કઈ કરતો નથી એટલે કલ્યાણ કરતી ઊંડા ઉતરી ને તપાસો તભા મંડપ હારામાં હારા બાંધો પણ એમાં બે પાછી વૃત્તિ વાળી ધ્યાન ભજન કરો ત્યારે કલ્યાણ થાય સભા મંડપ કલ્યાણ થાય છોકરાઓ ને હરા હરા લુગડા પહેરાવી ઘરણા પહેરાવી ફરતો કરી દુનિયા દેખરેખાનો દીકરો છે એક અરે તો કલા કારીગરી છો હારા લુગડા પહેરી ને શોભાડવો એ જોઈ લોત છે અને એમાં આવડ લોકો વૃત્તિ ખેંચે પૈસા દે ઈ પૈસા દે એટલે અમારું કામ થઇ જાય તમારું થતું હોય પૈસા મજાની હો ગામનું પંચાયતનું કામ હોય સરકાર આપે કામ ભેગા કરે અને ચાર ભાગી કામ કરે આ ઘરની બોલી નો બોલો થયો શા માટે બા શણગાર કરો એટલે કલ્યાણ કરે એમ ને કઈક એમાં બે હિદ સાધના કરી મંદિરો એટલે શું સાધના નો વિષય મહારાજ આવ્યા પેલા દક્ષિણ ના બધા મંદિરો હતા પેટમાં બન હોય એટલા માટે બાયું ભાઈ ના નોખા કોઈ મંદિર માં સંધ્યા થી ટાણે ન હોય શિખર મનમાં નહી હોત ક્યાંય નઈ હાલ તમારે આપડે કેટલું રહેવા દીધું હહેન્દ્રભાઈ અચા નિંદાજે હું કેવાય ને અમે ગોવેન્દ્ર આગો બોલાય